ए आो आव मार वाल एवं बाढ़ दोस्तों हूँ छू वार्ता कहना अरे वाह भाई आज तो ओमा बैठा मिताली वार्ता सांभे आम दूर दूर दरिया किना वेराव बेठा, बेठा। पीयूष वार्ता सांभे આવો આવો મિતાલી બેન પિયુષો વાર્તાનું નામ છે દયાળુ સિદ્ધાર્થ એક કપિલ વસ્તુ નામની નગરીમાં શુધોધન નામનો એક રાજા રહેતો હતો આ શુદ્ધોધન રાજાની રાણીનું દળુ સ્વભાવનો હતો એને બધાની ખૂબ દયા આવે એક વાર બગીચામાં બધા રાજકુમાર ફરતા હતા ત્યારે આકાશમાં હંસોનું ટોળું નીકળ્યું ઉડતું ઉડતું ઉડતું દેવદત નામના રાજકુમારેખમાંથી તીર ખેંચી કાઢ્યું અને હં ને પંપાડ્યો હાથોથી ઓ એનો ઘાસ સાફ કરીને પાટો બાંધ્યો અને હંસ તો બચી ગયો થોડીક વાર પછી પેલો દેવદત સિદ્ધાર્થ પાસે આવ્યો ને બોલો આ હંસ મારો છે એ મને આપી દે સિદ્ધાર્થે કહ્યું હું તને હંસ નહીં આપું બંને રાજા પાસે ન્યાય કરાવવા ગયા દેવદત્ત કે મારો છે સિદ્ધાર્થ કે હું નહીં આપું રાજા સિદ્ધાર્થને કહ્યું હંસ શિકાર દેવદત્તે કર્યો છે માટે હંસ દેવદત્તને આપી દે સિદ્ધાર્થે રાજા તો સિદ્ધાર્થ ની વાત સાંભળીને ખુબ ખુશ થયા હોય રાજા એ કહ્યું સિદ્ધાર્થ હંસ તું રાખી લે એ તો તારો છે મારનાર કરતા જીવાડનાર હંમેશા મોટો પિયુષ ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો